એને દુઃખ તો ન થવું છે અને જોવાનું મુશ્કેલ થશે હા એ વાત આવીએ સાથે લાગે રહેલું સાથેવાની જગ્યા નહીં હા એટલે ભગત્યા એની જગ્યાએ રાહ જઈને પૂજા અહીં રહે એ આવવાના છે દાદા તમે અહીંયા ગુરુપૂર્ણા વખતે છો ત્યારે આવા શું છે આવે તમને શું આપણે ગુરુ પૂર્ણિમા વખતે આપણે શું ગીતા એમની છે તમારે તું ઉપકાર માનો આ પગથિયા નહીં સાચો નાખીએ આપડે અને દરેક પગથિયા ગયેલા કઈ રીતે છેલ્લા પગથિયા કે તમારા લીધે મને બઉ લાભ થયો એ જાણે તું મેં મળ્યો છે હરીફ કરે છે એમને એમ કે આપડે અને હજી આપવા આપવા તું શું છે પધ્રામ માટે તમે જ કહો કઈ જવાય લીધો અરે પૂછી બધું હમણાં બધું કયા છે ના એ તો દાદા બધા કલ્યાણ માટે જ વાપરે છે હોસ્પિટલો સારા કામ માટે વપરાય છે એવી રીતે સમજી હા સમજી સારા સારા કામ માટે વપરાય છે એવી રીતે આપવાનું આપીને મોતી નહીં આવેલો એનો પ્રો ને તેની આપી એવું નહીં એકદમ ધ્યાન કરીએ ને આવું મિત્ર રાખે કે એમનું બધું ખુલ્લું લે એની ટાઈમ રાત્રે બાર આપડે બધા ખુદ ગતિ મોટા કામી ગયા જે બે હું જ એક જ ઈચ્છા છે પુષ્પાબેન શશિકાંત હું બધા આ સ્વામી ચેમા મિશનમાં જ હતા એટલે પછી એને લીધે પછી દાદા મળ્યા દાદા મળ્યા અમે એવું માનીએ છીએ ખોટું નથી કારણ કે અમારી એટલી તૈયારી હતી દાદાનું નોલેજ બરાબર આવી ગઈ એને તૈયાર કર્યા કે આ બધું જાણવાની મારે ખોટું નથી ખોટું નથી ચાલો ક્યાં જવા હા નીચે ચાલો વધારે મોકલે ઓછા મોકલે એવું તયા કરે પણ મોકલે કોઈ નઈ લોકલ ના જેવા ભગવાન ને સારું શું મોકલવું પડે છે ભગવાન ને તમારે શું મોકલું છે ભગવાન ને આખી વાત છે ભગવાન ને તો શું મોકલી આભાર માન્ય ભગવાન નો આશીર્વાદ છે અમે ભગવાન ની કૃપા માનીયે બીજું શું થોડા મોકલે છે ખબર હતી કેટલા ટકા મોકલે છે મોકલું છે તારા કામ કોઈ આવે અત્યારે કેટલા ટકા કાઢ પંદર ટકા પંદર ટકા દોર એટલે દોર કઈ નથી શિવરામ મંદિર ગયા પૂછ્યું હરિપરવારે સવાર કોઈ આવ્યું હવાર કોઈ હરિપરવારે આવું સરસ રીતે કાઢી પણ ધન્યવાદ કે ધન્યવાદ ના કે સરસ રીતે કાઢી જોડે જોડે મી જાગ હોય છે કેટલાબા જેવું હોય તો આ લોકો કે છે ના છોડે કે છે એક જ રાત પણ હતો વર્ષો ની વાત કરે પણ એ દાદા ભગવાન છે તમે કઈ છો નહી મુક્ત કરે જોડે છે હરી ના કહેવા કરતા મારી અત્યારે જે બધી છે કે હું ભગવાન ની સેવા કરું સર્વિસ કરું તો કે એ બધી મારી કેવી રીતે પૂરી થશે મોક્ષ એટલે શું મોક્ષ એટલે મોક્ષ એટલે પણ નથી અત્યારે અડે છે દુઃખ દેવાની ઈચ્છા નથી એ દુઃખ પોતાને અડે છે પણ બીજા દુઃખ દેવાની ઈચ્છા નથી અત્યારે પણ પોતાની દૂધે નહીં બીજા ને દૂધ જોવાય નહીં અને લાઈટ બહુ આદર્શ લાઈટ થાય પછી તમારે સિદ્ધાત્મા બદમા કયા કયા પછી અમારા સિદ્ધાર્થમાં કર્યા કરે આજ્ઞા ભાવી છે ભગવાન ની ઓળખાણ થશે મને ભગવાન ની ઓળખાણ થશે હું નથી માનતી મારા માં ભગવાન મને ગાઈડ કરે છે ભગવાન ને યાદ કરું છું ભગવાન ને છું કે મને મને રસ્તો બતાવે નથી ભગવાન નથી દયાળુ હોય ભગવાન ના પાડે ના એ માને પણ આ બધું અત્યારે તો ભગવાન ક્યારે નાખે મારે ભગવાન ક્યારે હાથ નાખે હા એ તો સારી ઈચ્છા થાય કે મારે કોઈ ને દુઃખ રહેવું નથી એવું ભક્તિ કરવાની તારે એમ કોઈ દુઃખ દેવું છે તો હજી આત્મા કરોરે તો ભગવાન ભાર એવી ઈચ્છા થાય દુઃખ એવું નથી બૌતિક કી જેનસિસ દે આઈ થાય છે બૌતિક કી જો બધું જ છે મારી પાસે ભગવાન એ બાળકો ને જે મારા હસબન્ડ ને સુખી રાખે એટલે બસ બૌતિક કી જો માં બધું જ છે મારી પાસે માયકો ને હસબન્ડ ને ભગવાન સુખી રાખે એટલે બસ આ બીજો પ્રશ્ન માં આવ શકે હા કે જનપતિ બેનો એડજસ્ટમેન્ટ એડજસ્ટમેન્ટ આવી રહે છે કેને એડજસ્ટમેન્ટ કેમ બેવું ચેતના આવતી મને મગજ પર અસર રહે એટલે મન પર અસર થાય ને એનાથી શરીર ઉપર તો મગજ ઉપર અસર થાય ત્યારે એનું વધારે સારી રીતે મારા બા સારું છે પણ એને પણ અસર છે જ્ઞાન લેવા આવવાના છે સાંજે છે સાડા ચાર પોણા પાસે આવી જાવ તો પાંચ પાંચ સાસરું કેમ છે જાફરાબાદ જાફરાબાદ સૌરાષ્ટ્ર માં જાફરાબાદ જાફરાબાદ સૌરાષ્ટ્ર એમનાથી ફરી વાત છે એમ થાય કે ઘણા આવા હોય એટલે મેં કે બપોરે આવું જ નથી મને તો કીધું નહીં એટલે હવે બાર ત્રણ જુલાઈ મારા રજા જશે એ લોકોને પણ ખાસ લે બાળકોને પંદર સારું છે કેટલા વર્ષમાં એ લોકો મીઠ થતા ને એ છોડી દીધું જયારે જાણ્યું કે આવી રીતે જાનવરોને એ કરીએ છીએ છોડી બાળકો પંદર વર્ષ વર્ષના છે 17 બાળકો કે આ મીઠ ખાવાથી આપણે કોઈને મારી નાખીએ છીએ હિંસા કરીએ છીએ ત્યારે એમણે પોતાની જાતે જ બંધ કરી દીધું ખાવાનું ਉਹ ਤੋਂ ਘਾਤੀ ਹੋਤੀ ਪਰ ਮਨੋਂ ਬਾਰ ਕੋਈ ਪੁੱਤੇ ਬੰਦ ਕਰੀ ਉਹਨੇ ਪછી ਮਾਰਾ ਪછી ਬਾਰ ਕੋ ਨੂੰ જોઈને એમના ਹਸਬੰਡੇ ਪછી ਬੰਦ ਕਰੀ ਬਾਰ ਕੋ ਨੂੰ ਬੰਦ થયું ਉਹਨੇ ਇਹਨੂੰ જોઈને ਪછી ਇਹਨਾਂ ਹਸਬੰਡੇ ਪਰ ਬੰਦ ਕਰੀ ਉਹਨੇ ਇਹਨਾਂ ਇਹਨਾਂ ਪਤੀਏ ਪਰ ਪછી ਖਾਣ ਨੂੰ ਬੰਦ ਕਰੀ ਐਮ ਲਾਂਡੀ ਨਾ ਦਿੱਕਾਂ ਲਾਂਡੀ ਟਾਈਮ ਵਾਈਂ ਅ ਕੋਈ ਗੱਲ ਕਰਦੀ ਹੈ ਤੇ ਥੋੜੀ ਦਿਨਾਂ ਲਈ ਪਾਚੀ ਥੋੜੀ ਥੋੜਾ ਸ਼ੁਰੂ ਕਰੀ ਸੀ ਇਹ ਤਾਂ ਆਪਾਂ ਨਹੀਂ ਕਰੀ બીજા બધા ફ્રેન્ડ ને પણ એમ કે છે કે કોઈ એમ કે હું તને મારી નાખીને ખાવું તો મને કેવું ખાવ એવું જાણવા નહીં શકું બીજું બધું ખાવાનું પડ્યું છે ને એમ કોઈ કે આ બધું શું ને બધું પડ્યું છે ને તે છતાં હું તને મારી નાખીને ખાવ એવી રીતે સમજાવે એ લોકો એનો ઉપરથી અમુક વસ્તુઓ લઈ જાય છે એ લોકોને ખબર પડે કે આપણા વેજીટેરિયનમાં કેટલી બધી ટેસ્ટી વસ્તુઓ હોય છે એટલે અમુક વખતે મને થઈ બનાવવાનું લઈ મને કેમ બિ રહે છે જાણું છે હું એમાં બોલું છું તે પણ એમાં કેમ શાંતિ નથી નામ દે હું આપો કેમા દે દેવા ચલાવવા માટે હું જે રીતે આપને બોલીએ છે શી શીટિંગ ના છે તેથી અચાનક બીચું મારા બાયે હું મને ના બીચું રાખવા માટે મારા બાયક લાફી ને લઈને માટે પર મને જરા ઇસે તો શી તો એ નથી આવવા તો એ હટાવે મને મજા ઓલક કરી દો સારી સંસ્થા ને આપવા એવું આપણે આપડે પૂરેપૂરા તો મુક્ત ના થઈએ ના આપેન અને તે તમે સીધી કાચે તો બધા જ્યાં આપવું જોઈએ એવું કરવું જોઈએ એમનો ધર્મ માટે કઈ કરવું હોય તો એમ પે એની ઈચ્છા પ્રમાણે કૃષ્ણ ભગવાન જે કંઈ કરવાની ઈચ્છા તો પુસ્તકો કપાવાનું જ્ઞાન દાન કર્યું હોય કહી શકાય એ તમે શ્રી કાચે તો એવું સમજાવ શકે તો મને બધી રીતે લાગે છે કે આ રીતે કામ કરો એતો બોલવું બીજું કંઈ આવડતું નથી પૂછવું પૂછ્યો બધું રાખી મારે કઈ કમાવું છું તો કઈ મારે દસ ટકા તારે જગ્યા એ કરવાનું કોઈ અમારે કઈ જતો ના હોય પૈસા ખરાબ હશે કઈ ના જતો એવું છે ને એની ભાવના છે તો આપડે હશે દેખાડી તો ખરાબ હશે જતી જ રહેશે મને બઉ આનંદ છે છોકરા મીટ ખાતા બંધ થયા મારી પૂછી લેતા આ બધા છે ને દાદા એમ કે છે કે ઘણી વાર પેશન્ટ આવે ઘણી વાર પેશન્ટ આવે અને પ્રોબ્લેમ હોય એને બધા ટેસ્ટ કરાવીએ બધું કરીએ પણ ખબર ના પડે શું છે તો એને આપણે એને આપણે કેવી રીતે હેલ્પ કરી ઓછી છે જાગૃતિ છે તને બઉ જાગૃતિ વધારે ખુબ વધારે જાગૃતિ પછી આપડે એટલે આપડે ફરી ને જવું જોઈએ તાપ આવતો હોય ક્યાં તું વચ્ચે આવ્યો આપને કઈ એના બાપ ને શું થાય આપણે મમ કરી મારું મારું કેમ ખોટું છે એ બાબત એના કરતા ડાયા થઈ જાય તમે કેમ દયા ના થઈ જવું જોઈએ હજી પણ અહંકાર બહુ છે રમીલા કઈ ગયા હજી અહંકાર બહુ બાકી છે રમીલા મને એમાં નથી દાદા એમાં જ મારે મારો એટલે તો નીકળી જશે સમજાય ને પછી ના છોડે ના દેખાય પણ આ લખી મને એમ થાય કે અહી બેસી રહી એમ આકર્ષણ થાય આકર્ષણ થાય પહેચાન થાય એટલે ઓળખાણ પડી જાય દાદા નું ખેચાણ ત્યાં થશે ત્યારે સમજી જશે બધું ખેંચાણ ક્યાં થયું બધો ભાવ કેમ આવે બીજા બધા ભેગા થઈ જાય ભેગા થઈ જાય એ તો દુનિયા નો નિયમ કેવાય આત્મા એવું પોતાને એમ લાગે કે મારા નજીક ના જે આકર્ષણ છે એ નજીક ના છે ને એ પોતાને પછી ખબર શું આકર્ષણ ઉપર વિચાર પાંચ વર્ષ થી એમને તો એમનું કે પાંચ વર્ષ આકર્ષણ ચાલેલું લવ મેરેજ છે એમનું લવ મેરેજ હતું એટલે પાંચ વર્ષ આકર્ષણ રહેલું હું પૂછું ત્યારે એક વાર જોતા આકર્ષણ થાય છે ના થતું હોય તો પછી જેમ લોક ચુંબક આકર્ષણ કરે બે થોડું અરુણ કઈ રીતે સાંભળેલું બેન છે મહાત્મા છે તે દાદા ધણીયાના ડૉક્ટર છે ધણીયા વાતા નથી પહોંચ્યો એટલે પછી મને કહે છે અમે આ લવ મેરેજ અમારું હતું કે છે અને તેને કાગળ મારી લખેલા છે કેવા ક્યાં પ્રામેશ આવે કશું કરતો શું કર ના ખાઈ પ્રામેશ આપે ને ઘરે જામીસ ના આપે પાવલસ વળા ગયા એક એક ખોલતી નહી આવે આ પ્રાવલસ તે ના ના તમે ઈરાબાને પ્રોમિસ આપેલું એ વાત કર એમ શું બામ પાઈ ના એ પ્રોમિસ આપે બીજા બીજા ને બિરા નહી પાંખિયા છે તસિત કરે અને તે કુદરતી નિતરલીએ તો અમાર બિચાર તમે એમ જોરિયા મને કેતા પણ લોકો પગે નહી ચલાતું મારે પોતેર વર્ષ નું અને કોમ વર્ક કર્યું ચાર પાંચ પગડી ગયો બઉ કચર તો બધું બહુ કરાયું પછી અને પછી હવે તો ઊભા થાય છે શક્તિ આવી ને જો પગ ચાલુ થઈ જાય તો પછી ફરફર ગઈ પડી જાય છે ફરવા આ ભાગે છે તે ભાગે એટલે બે ત્રણ વખત ભેગે જ થયું આવું પછી બધા કે છે હવે બહુ પ્રયત્ન કરશે નહીં ને તો ભેગે જ થયા કરે એને કહેતા એને દુઃખી થાય એના કહેતા બેઠા બેઠા એ જૈનભાઈ છે તારા તે રસોઈ સેવા કરે છે જીરાકભાઈ સેવા કરે છે બધા બે તમને સેવા એવું છે મજા કરે ને બધા બધા લોકોએ વિધિ કરવા જવું પડે પગારી કર મારુંબેન તમને જોયે મેં આત્મા શું કામ કરે જોયે ત્યાં તમારું કોઈ ને કશું એકદમ શાંતિ થઈ ગઈ મિત્રમણ માં અને પછી બધો પ્રકાશ જ આવ્યો પ્રકાશ કેવો આવ્યો જા બહુ સુંદર નાનપણ થી તો અત્યાર સુધી ના બધા દેખાયા દેખાયા અને હવે એક વિશેષ પ્રાર્થના છે કે હવે ફરી સંબંધી દોષો ના થાય એવું કરી આપણે હા પણ કેટલા કેટલી ઉંમર થી કેટલી ઉંમર સુધી દેખાયાનપણ થી અત્યાર સુધી બધા વિષય દોષો દેખાયા ચાલો મગનભાઈ ને કેમ નું છે નાનપણ અત્યાર સુધી બધું આવી ગયું ચાલો ગમતું સારું સારું એટલે એમને બધું બરાબર આવ્યું પંદર વર્ષ ની ઉંમર થી અત્યાર સુધી પાછું અત્યાર થી પાછું પંદર વર્ષ એવું બંને આવ્યું એને પહેલી વાર કરેલું એક વખત ક્યારે બધું આવેલું એ બધું આવ્યું પાછું કઈ નવું પણ આવ્યું બાપણ નું પછી તો બસ નિધિ જુ અને દાદા ભગવાન પહેલી વાર કરેલું તે પાછું ફરી આવ્યું અને થોડું નવું પણ આવ્યું અને પછી દાદા જ રહ્યા કર્યું અને દાદા ભગવાન મને મને કોઈના માટે આકર્ષણ થયું એવું મને હતું નહીં એવું ના દેખાયું અને કોઈને મારા માટે જે આકર્ષણ થયું હોય અંબાબેન દેખાયું કે સામાયિક ઉત્તમ કરાયું દેખાયા તો બઉ જાણી વાત બધા લોકો કે જાણવાની ઈચ્છા ના થાય આત્મદર્શન સંબંધી કઈ પણ કોઈ પણ પ્રશ્ન ંગ્લિશ માં સંસારમાં સંસાર મેં છોટી છોટી તકલીફે બહુ તકલીફ દેતી છોટી બડી હૈ બહુ તકલીફ નહીં હા બડી નહીતી છો તકલીફ બહુ બળી ચલે મગર છોટી નહી ચલા રોડ તો તકલીફ રોડ તો તકલીફ દેવા ટાયર અચ્છા ચી આપણું રોડ તો લેકિ ટ અચ્છી કંપની કાઢા ટાયર ચર્ક નહીં છોટી છોટી તકલીફ નહીં બળી તકલીફ તો આપણે અંતર્ગત હોયગા મગર છોટી નહીં આપશો અશોક કરેક્ટ આપ અશોક હૈસા હર એક આદમી કો ચિટિંગ કરતા બાટિંગ કરતા એક આદમી ક્યાંક અશોક અશોક આ સીટિિંગ તો જોટ નહીં કરે તો આપ તકલીફ નહીં આ જાય બડી છોટી આપ અકેલા કરો ઠીક મતલબ દોન કરતાનો કંપનીને ક્યાંસ્યા હોય એક ચિત કરે એક નહીં કરે તો ચલે કરનાશોક બોલતા મેં અશોક બોલતા મેં અશોક બોલતા હરિંગ અશોક અશોક નથી અશોક તો બોડી કા નામ પિઠાન કરવા અશોક તો આપને ખુદસે માન લીયા કે નહી અશોક એટિંગ હોતા સબલો ક્યા સમજે ખુદ સી હો બોડી કા ના સાધન હૈ ભાઈ કોણ હૈ અશોક આપણે સારું ચિટિંગ કરતા છત્તીસ સાર થી પડતા જીતના અધકાય તબને ક્યાં સબ અવતાર ક્યાં